બંધુ સહજ ભવોચ રૂપ નિમલ બંધુ ધર્મ કુંવર વરદાયક વાલો મારો અખિલ ભુવન નાયક સહજાનંદ રસ અનુપમ સારો કરેલ સુખ દમુપમુખ ગાય નિગમ નેગલ ચરણે લો નખશિક પ્રેમ સખી ના ના વા તારા ઉીણ ગુણહાર તો જાણે પ્રે જોત માર રસિક જન આવો લ પ્રેમ સખી નાનાથ સુંદર બર છે ભુજા જા ચુગલ જગદીશ જોઈને જાઉ વાર લો કરટકા કરતા લાલ આવો તારી આંગળી રેખા નખમણી જો મારા ચિત મારા शिया जोई तर रूप रसिकन घेलडारे लोल आो वहला प्रेम सखीनाथ सुंदर वर छेलडारे लोल प्रेमानंद स्वामी कहे श्री श्रीजी महाराजन रूप छे एवं जोई घेला थी छे श्रीजी महाराज मान के उपर सवार नी बद सतो भक्तों संघ तो गुणातितानंद स्वामी श्रीजी महाराज साछे पगे चाले દર્શન કરે કે ઉપર મહારાજ ચાલ્યા જાય ગુણાદિત સ્વામી પેદલ અને પાછે પગે ચાલે અને દર્શન કરે રહી ન શકે એને ઘેલા થઈ ગયા જ કહેવાય ને આવું કોણ કરે એકમાત્ર દ્રષ્ટાંત છે કે આમ પાછે પગે મહારાજનું દર્શન કરતા કરતા કેટલાય સુધી એમ ચાલ્યા હોય પાછા પગે ચાલવાના વર્લ્ડ રેકોર્ડ ઘણા સ્થાપે પણ એથી ફાયદો શું એવું થાય પણ ભગવાનને અર્થે થતું નથી એ કોણ કરી શકે રસિક જન હોય જે ભગવાનનું મૂર્તિનો भगवान स्वरूप महिमा जेने जाए याँडो थे भाँा न भैया मेल नहीं विद्वां के अविद्वानों मेल नहीं जेने भगवान महिमा समझाणो अने जेने भगवान में भाव थे था, हेत थाय गांडा थाय ઘણીવાર તો ડાહ્યા હોય એ રહી જાય દુનિયામાં ડાહ્યો ડાપણમાં દુખ પામે બહુ જેટલા ડાહ્યા હોય એટલા કદાચ દુનિયાના ડાપણમાં દુનિયાની મોટાઈમાં એમાં જ રહી જાય એટલે જ ગુણાતીતાનંદ સ્વામી કહે છે કે ડાહ્યો કોઈ પ્રભુ ભજતો નથી ગાંડા થાય તે ભજે ગાંડા ની વણજાર જુઓ ભાઈ ગાંડા ને વણજાર જુઓ ભાઈ ગાંડા ની વણજાર ધ્રુવ ગાંડા પ્રહલાદ ગાંડા ગાંડા કેવા આખું ભજન છે આ બધા ગાંડા છે દુનિયાની દ્રષ્ટિએ ગુણાતીતાનંદ સ્વામી આવી રીતે કરે તો એ કઈ ડાયા ના ગણાય કે ભગાભાઈ ગઢડા આવ્યા અક્ષર ઓરડી દર્શન કરવા જતા હતા વચ્ચે લીમ વૃક્ષ ને બધું આવે તો ત્યાં એ જમાને પેલું ચીકણી માટી હોય ને એને મસળી ને પછી એનો લીપીને ઓળી પો કરે બધા ઓરડાઓમાં એટલે સંતો ભક્તો પાર્ષદો એ કામ કરતા હશે મોટું ગારયું કર્યું એટલે જે ઢગલો કર્યો એને મસળતા હોય એને ગારિયું કર્યું એમાં ભગા ભગે નીકળ્યા ને કોઈ પાર્ષદે કીધું ભગત ક્યાં જવું તો કે મહારાજના દર્શને જવું છે તો કે મહારાજ હમણાં અહીંયા ભોજન લેવા આવશે સામે જ ઓરડા ઉગમણા બારણા જીવ ઓરડે ઓસરીએ ત્યારે દર્શન થઈ છે અહીંયા જરા મદદ કરાવો ભગત કે હલો તે ભગત બધું માટીને ગાર ને લઈને ભરીને ટોપલા મીંડા આપવા હવે તો ગારા વાળા હાથ પગ આ બધું થાય એમાં સમય થતા મહારાજ ને મૂળજી બ્રહ્મચારી એ ત્યાંથી અક્ષર વરડી માંથી એ જમવા માટે પધારે શ્રીજી મહારાજ એ ભગાભાઈ જોઈ ગયા એકદમ દોટ મૂકી લીમ વૃક્ષના આવી ગયા છે દોટ મૂકીને સીધા પકડી લીધા ગારા વાળા બધા હાથ મહારાજ ચરણ ગારો ગારો થઈ ગયા બધા મહારાજ કે રાખો રાખો રાખો ભગાભાઈ રાખો ભાવ એવો મહારાજ પણ એવા આમ હેતથી બોલાવે એટલે મૂળજી બ્રહ્મચારી કોઈ કઈ બોલ્યું નહી મહારાજ ને ચરણ ગારો ગારો કરી મૂકી માંડ માંડ ઉભા થયા પણ એ બધા દર્શન કરે ને અડે મહારાજ કે સારું છે ભગા ભાઈ હા મહારાજ ઓહ તો જોઈએ જ રીતે આપણે ગેલા થઈ ગયા કઈ ખબર નથી ઘણા ટેવ હોય ને પગે લાગ્યા પછી આમ ચરણ દબાવે તો આ બધું બગાડ્યું એટલે મૂળજી બ્રહ્મચારી છે એની ઓસરી ની કોર ઉપર મહારાજ ને રાખી અને ચરણ ધોવા મળ્યા ધાર પડી ભગા ભાઈ દોડી ને વાળું પાણી પીવા મળ એને તો કઈક છે નહીં ગાય વાળું ધૂળી વાળું હોય તો પીવાનું મારે બીજા બધા રાખો રાખો પાણી યાર એ આને કહેવાય ઘેલા થયા કહેવાય ગાય માટી વાળું પાણી પી ગયા ચરણ રસિકજન હોય જેને પ્રેમ હોય એ જ આવું કર પણ કારણભૂત મહારાજની મૂર્તિ છે રસિયા જોઈ તમારું રૂપ રસિકજન ઘેલડા આપણને જો સેજે આવું ગાંઠ થાય તો સંસાર ભૂલવો પડે નહીં આવું ગાંઠ આવતું નથી ને એટલે સંસાર ભૂલાતો નથી કઈ છૂટતું નથી કરોડોની પ્રોપર્ટી શું કામ ડાહો હોય એ ગણ્યા કરે કે મારે આટલા બંગલા છે મિલકત છે ગાંડો થાય એને શું એમ ભગવાન પ્રેમમાં પાગલ થાય એ જીતી જાય છે જગત એની મેળા ખરી જાય છે અને નાથ શબ્દ પ્રેમાનંદ સ્વામી વાપરો છે પ્રેમાનંદ સ્વામી જે શ્રીજી મહારાજ પ્રત્યે જે ગોપી ભાવ છે સખી ભાવ છે મધુર ભાવ છો એ ધીમે ધીમે ખુલ્લો પડતો જાય છે વર એટલે પતિ ધણી સુંદર છો સુંદર વર હે મારા સુંદર વર આવો આવો વાલા પ્રેમ સખીના અનાથ સુંદર વર છે કન્યા વરયતે રૂપમ સ્ત્રીઓનો સહજ સ્વભાવ છે કે પતિ પસંદ કરે તો કેવો રૂપાળો રૂપ જુએ એટલે વરવા માટે પસંદ કરે વર સુંદર હોવો જોઈએ સુંદર વર પણ સાથે સાથે એક સ્વાભાવિક પ્રણે સ્ત્રીઓનો સ્વભાવ છે સુંદર હોય પણ જો થોડો બળવાન હોય સમર્થ હોય પરાક્રમી હોય તો એ વધારે પસંદ કરે છે તમે જોયું છે આ દાદાગીરી કરનારા હોય એના પ્રત્યે સ્ત્રીઓ બહુ ઘણી આકર્ષિત હોય બહુ ટોળામાં હોય એની પાછળ સ્ત્રીઓનો સ્વભાવ છે જ્યાં કઈ પરાક્રમ સુરવીરતાન આ બધું બધું ને તો સેજે એના પ્રત્યે આકર્ષણ થાય એનું કારણ છે પોતે અબળા છે અને એને જે બળવાન પુરુષો હોય ને એના પ્રત્યે લગાવ રહ્યા કે જૂના જમાનામાં તમે જો ધનુષ ચડાવી દો ભાંગી નાખો મત્સ્યભેદ કરો અમુક પ્રકારની લડાઈ કરો એવા જ વરને પસંદ કરવામાં આવતા નહીં પછી સાચવે આને કોણ બાયલાનું કામ નહીં એટલે સુરવીરતાની નિશાની પ્રતિક રૂપે જ અરે યુદ્ધ થતા કન્યા એ કોઈ ને લડાઈ થાય ધમધમાટી એટલે તલવારો આવી પછી તો એ યુદ્ધ મટી ગયા તલવાર નિશાન રૂપે રહી ગઈ વરરાજાને તલવાર નહિ ધીંગાણે જવાનું જ કઈ પણ સુરવીર સમર્થન એને પ્રત્યેક સ્ત્રીઓ સેજે આકર્ષિત તમે દુનિયામાં જોયું છે પછી આમ નામાંકિત હોય સેલિબ્રિટીસ તો સ્ત્રીઓ સહેજે ખેચાય પછી કોઈ પણ ક્ષેત્ર હોય ઉદ્યોગનું હોય ક્રિકેટનું હોય ફિલ્મ જગત હોય સાહિત્ય જગત હોય ગમે તે નામાંકિત હોય એટલે સ્ત્રીઓને કોણ જાણે સહજ સ્વભાવ છે એક પ્રકારનો આમ પરાક્રમ થયો ને અને ઘેલા થાય આ એનો સ્વભાવ છે પુરુષોને એવું નથી નામાંકિત જ હોવું જોઈએ એવું પુરુષને નહીં હોય એની આખા ધારા ધોરણ જુદા છે બઉ જુદું છે પણ આપણે કઈ લેવું નથી કઈ જોવે નહીલા ઘેલા થઈ જાય પછી માઇકલ જેક્સન બધા ઘણા ફિલ્મી સિતારાઓ ક્રિકેટરોને અમુક ક્ષેત્ર ને લાગે વળગે ન હોય તો પણ ક્રિકેટરો પાછળ ઘણું બધા ટોળા હોય આ મારે કઈ ને તમને નેચર કેવું છે સ્ત્રીઓનું કે રૂપ હોય તો પછી ઘણું બધા જોવે જ નહીં પછી મસાલો છે કે નહીં એ ન જોવે અને સામર્થન પરાક્રમ દેખાય તો પછી ભલે ગુંડા જેવો માણસ હોય ને તો એના પ્રત્યે સહેજે ખેંચાય પણ જે સમજદાર કન્યા હોય એ રૂપ તો જુએ જ કે બાડું બબડું હોય એને પસંદ કરે એવું નહીં રૂપ તો જુએ જ સામર્થ્યને પણ જુએ બાયલાને કોણ વરે પણ સાથે ગુણને જુએ રૂપાળો હોય પણ ગુણવાન ન હોય દુર્ગુણી હોય દુરાચારી હોય તો સમજદાર કન્યા પસંદ ના કરે વરવાની વાત વચનામૃતમાં શ્રીજી મહારાજ કહે છે ત્યારે લક્ષ્મીજીનું દ્રષ્ટાંત સાગરમાંથી નીકળ્યા પછીની વાત કરતા કહે છે કે લક્ષ્મીજીએ જોયું તો જેમાં રૂપ તેમાં ગુણ નહીં જેમાં ગુણ તેમાં રૂપ નહીં પણ એક ભગવાન વિષ્ણુને જોયા તો રૂપ અને ગુણ બંને જોયા અને વરમાળા પહેરાવી ગુણ જુએ રૂપ સામર્થ્ય અને ગુણ ત્રણેય જુએ સમજદાર કન્યા તમે ભાગવતમાં આપણે વાત આગળ કરી છે આ બધું સહજાનંદ માં જ કેધીશ કૃષ્ણ યાદ છે ને આવો મારા મોહન મીઠેડા એમાં આમંત્રણ એ પત્ર બહુ મનોવૈજ્ઞાનિક દ્રષ્ટિએ અભ્યાસ કરવા જેવો છે હવે જોકે હવે તમે અભ્યાસ કરીને શું કરવાના રહેવા જવા બઉ ભક્તોને માટે ઉત્તમ છે પહેલું લખે છે વિચારો ત્યારે એમ થાય કે આ બધું ખરેખર કેટલું પરમ સત્ય છે શ્રુતવા ગુણાન ભુવન સુંદર તે હે કૃષ્ણ તમારા ગુણો સાંભળીને જોયું આવ્યું ને રૂપ પછી છે શ્રુવા ગુણાન હું તમારા ગુણો જે સાંભળ્યા છે મેં એ જોઈને હું તમને મનથી વરી ચૂકી છું ખાલી ગુણથી પણ નહીં પણ કેવા છો ભુવન સુંદર લોકમાં તમારા જેવું રૂપ નથી ભુવન સુંદર છો ચૌદ લોકમાં તમે કોઈ નહીં જોડ એવા તમે સુંદર છો એ બધું મેં સાંભળી અને હું તમને વરી છું પછી પરાક્રમનું પણ લખ્યું છે શબ્દ વાપરે કે તમે કેવા છો નર પૂછો નર સિંહ છો પુરુષ શ્રેષ્ઠ છો સિંહ જેવા પરાક્રમી છો સામાન્ય નથી તમારો પરાક્રમ મળ એટલે હું તમને વરી છું મનથી વરી ચૂકી છું રૂપ ગુણ અને સામર્થ્ય એ હું જોઈને તમને વરી છું અને મને વરવું સહેલું નથી કહે તમારા બાવડામાં પરાક્રમ હોય તો જ આવજો પણ છે કારણ કે તમે નરપુંગ છો અનંત પુરુષોમાં તમે શ્રેષ્ઠ છો તમારી જોડે કોઈ છે નહીં એવા તમે નરસિંહ છો કારણ કે અહીંયા અમારી વિદર્ભ દેશની તો સેનાઓ મારા ભાઈ રૂકમય તૈયાર રાખી જ છે આ સેનાઓની વચ્ચેથી તમારે મને અપહરણ કરીને લઈ જવાની છે માટે વિચારી આવજો તમે કહેતા હો કે હું તને વરવા માગું છું તો મને વરવાનું મૂલ્ય શું છે એ સાંભળી લો પત્ર લખે છે વીર્ય શુલ્કામ પરાક્રમ એમ હોય નહીં તો હું ઘેરાયેલી છું એમાંથી તમારે મને ઉપાડી લઈ જવાની છે પણ તમે એ કરશો વળી પાછું વિશેષણ આપે તમે પરાક્રમી છો તમારે જેવો કોઈ નથી એટલે વળી પાછા આમ તમારા જેવો કોઈ નથી એટલે જ મેં તમને પસંદ કર્યા છે કેમ આવું કેમ મળવું એ બધી દિશાઓ સૂચવે છે પણ આવજો પણ યાદ રાખજો તમે પરાક્રમી છો બધું છે પણ કેવું સરસ રૂપાળા છો ગુણવાન છો પરાક્રમી છો તમારા જેવા કોઈને ભૂજામાં બળ નથી પણ મહારાજ અણી ચૂક્યો શું થાય કામનો તમે મોડા પડતા નહીં સમયસર આપજો આ સમય નું બહુ મહત્વ છે એટલે જોજો ક્યાંક સિંહ નો ભાગ શિયાળવા ઉપાડી જાય ને એવું એવું બહુ એમને કહ્યું છે રુક્મિને મોડા પીડા તો વાત પૂરી થઈ જાય ને આપણે ફટાફટ જયારે ગૌરી પૂજન કરવા હું નીકળીશ એ જ વખતે તમારે મને ઉપાડી લેવાની છે પછી મોડું કરો તો હું સૈનિકોની વચ્ચે ઘેરાઈ જવાનું છે પછી તો ઘમસાણ યુદ્ધ થાય ને શું થાય એમાં મારવાના હોય એ રહી જાય ને ન હોય મરી જાય એવું થાય એટલે જોજો એટલે ઘણામાં ઘણી આવડક હોય પણ સમય ન પાડે ને એટલે નિષ્ફળ જાય સમજો એટલે જોજો મોડા પડતા નહીં આવીને કઈક મને ખ્યાલ આવી જાય કે તમે આવી ગયા છો એવું બધું કરજો કઈક એટલે મને ધીરપથ થાય બધું બધું ઝીણું ઝીણું ભગવાનને લખે છે પણ મૂળ વાત છે એ રૂપ ગુણ અને સામર્થ્ય પૂજાનું તો પ્રેમાનંદ સ્વામી કહે છે મેં જે આ શ્રીજી વર પસંદ કર્યા છે એ મારો ગોપીભાવ છે પરાક્રમ જોયું છે એટલે હું એની દાસી થઈ છું સાંભળજો એમ કે છે બઉ સરસ છે આગલી પંક્તિ તમે એટલે જ આપણે બોલાવી વાલા તારા ઉરુમાં વીણ ગુણ જોઈ નેણા ઠરે તમારા છાતી ઉપર વીણ હાર છે વીણગુણનો અર્થ નિર્ગુણ નિર્ગુણ એટલે માયાના કોઈ ગુણ નહીં તો માયાના કોઈ ગુણ નહીં દોષ નહીં તો પછી શું ખાલી ના એ સગુણ છે તો કેવા સગુણ છે કે કલ્યાણકારી અનંત ગુણો છે માયાના કોઈ દોષ નહીં અને કલ્યાણકારી ગુણોનો કોઈ પાર નહીં એવા તમે છો કેવા કલ્યાણકારી ગુણ કે જેને ભજતા છૂટે ફંદ કરે બહુ પાર લે તમારો કોઈ સ્પર્શ કરે દર્શન કરે એટલામાં તો બહુ પાર થાય એવા તમે દયા દયાળું કરુણા શું વાત કરો એવા અનંત કલ્યાણકારી ગુણ છે એ વીણગુણ હર અહિયાં ઉપર છે ને એટલે તમારા હૃદયમાં આ બધા ગુણો નિવાસ છે એ જોયો છે અને સુંદર છો રસિયા જોય તમારું રૂપ રસિકજન ઘેલડા સુંદર સુંદર છો તો સામર્થ્યનું પ્રતિક છે નાક છે એ આબરૂ નું પ્રતિક છે સમજાય છે જ્ઞાન મસ્તક નું પ્રતિક નાક આબરુ છાતી છે એ હિંમત સાહસ અને વાત્સલ્ય નું પ્રતિક ઉદર એટલે પેટ છે એ ગંભીરતા ને ગરવાય નું પ્રતિક છે છીછરા પેટવાળો નથી એમ કહીએ ને ગંભીર છે એના પેટમાં બધું સમાઈ જાય એમ એ ગરવાય ને ગંભીરતાનું ઉદર પેટ છે ચરણ છે એ દાસત્વ સેવકાય કર્મઠતા અને અડગતાનું પ્રતિક પગ ખોડ્યો પછી પાછો હટે નહીં પગ ભર્યો ડગલું ભર્યું કે ના હટવું ના હટવું અડગતા કર્મઠતા દાસતા સેવકાય છે એવી જ રીતે આ બે ભૂજાઓ છે એ બળ અને પરાક્રમનું પ્રતિક છે એટલે પ્રેમાનંદ સ્વામી ભૂજાને તરત યાદ કર્યું પેલા ગુણ પછી રૂપ અને પછી સામર્થ્ય બળ અને પરાક્રમ સામર્થ્ય એનો નિર્દેશ કર્યો વાલા તારી જુગલ એટલે બે ભૂજાઓ એટલા બાવડાઓ હાથ વાલા તારી ભૂજા જુગલ જગદીશ શબ્દામાં કેવું છે ઈશ છો સ્વામી છો સકલ જગતના નાથ છો એ તમારા બાવડામાં પરાક્રમ છે એટલે હું તમને પસંદ કરી બેઠી છું એમને પસંદ નથી કર્યા વાલા તારી ભૂજા જગદીશ જોઈને જવું વારને વારણે જવું એટલે ન્યોછાવર થઈ જાઉં બલિહારી બલી એટલે શું માતાજીની બલી ચડાવે ને ઘેટા બગરા ચડાવી દે એમ ન્યોછાવર થઈ જાય ને એમ તમારા બળ સામર્થ્ય પરાક્રમ જોઈને તું ન્યોછાવર થઈ જાઉં વારણે થઈ વારી વારી જાઉં એવું તમારામાં બાવડામાં ભૂજામાં બળ પરાક્રમ છે એટલે તમને પસંદ કર્યા છે એવી ભૂજા બળવાન છે અને જે ધણી હોય એની ભૂજામાં બળતો હોવું જોઈએ જેને વૈરો છે એને સાચવે હે હવે જેને સાચવી ન શોકતો હોય તો પછી એમણે માંડી વાળવું જોઈએ ટૂંકમાં એટલે તો હાથમાં હાથ સોંપવામાં આવે છે લગ્ન મંડપમાં શું કરે હાથમાં હાથ સોંપે ને હાથ સોઈજો હવે હાથમાં તાકાત તો હોય છે ને હાથ પકડી રાખવાનો હે ડોક્ટર હતો હાથમાં હાથ સોઈ પછી નાડી મીંડો જોવે એટલે અત્યારે ક્યાં જોવાનું છે તાવ છે કે નહીં એ બધું આ તમને સંભાળવા માટે તમને હાથ અને એટલા માટે સમય હોય છે હસ્ત મેળાપનો સમય હોય છે એ ભૂજા બળ બળ પરાક્રમ નું છે તો પ્રેમાનંદ સ્વામી કે તમે તો જગત ઈશ છો જગદીશ છો અને તમારા બાવડામાં બળ કેવું છે ઓહો એની વાત ના પૂરું બળ તો શું અંશ માત્ર બતાવતા નથી ઠાકોરજી નહી તો જગત અનંદ બ્રહ્માંડો સ્થિતિ ન રહી શકે એવું બળ છે એનામાં સંકેલી માણસ જેવા થાય છે તોય સમય આવે કે એવો કાંઈ પ્રસંગ બને ત્યારે એનું ભૂજાઓનું બળ પ્રગટ થઈ જાય છે અને જ્યારે પ્રગટ કરે બળ ત્યારે બ્રહ્માંડના દેવતાઓ કે ઈશ્વરો પણ એમની સામે ટકી શકતા નથી એવું એનું ભૂજામાં બળ છે હવે આવો વર્ગ એને મળે એના જેવું ભાગ્યશાળી કોણ એક દ્રષ્ટિએ તો આપણે પણ એમના ગુણ કઈક સાંભળ્યા છે બહુ શરણાગત વત્સલ છે આપણી વાત જોવાની ને પ્રેમાનંદ સ્વામી એટલે આપણું પ્રતિક આપણે કઈ ગુણ સાંભળ્યા છે તો આવેશું અને કઈક એનું રૂપ હોય તો જ આપણે એના દર્શન કરવા ગમતા છે નહીં વારે વારે મંદિરમાં શું કામ આવ્યું રૂપાળા તો હશે જ ને અને એના ભૂજાનું સામર્થ્ય હોય એ સાંભળ્યું હોય તો જ એના થઈએ અલૌકિક દ્રષ્ટિએ શ્રીજી મહારાજ ભુજ પધારે ભુજમાં જ ભુજા પ્રતાપ બતાવ્યો છે ભુજ અને ભૂજા કદાચ ભુજ એટલે એક ભુજ હશે એને ભુજ કેવાતું છે ત્યાં ગામને પાદર મહારાજ બેઠા હતા પાર્સદો બધા સાથે હતા ત્યાં થોડે દૂર થોડાક વૈરાગી બાવા સાધુઓને જોયા મહારાજ કે આ બધા વૈરાગી સાધુઓ બધા છે તો એને હાલો આપણે કઈક ભોજન કરાવીએ ખવડાવીએ જમાડીએ કઈક લઈ આવો ગામ એટલે બે ત્રણ હરિભક્તો ગયા સરસ મજાના જલેબી ભુજમાં બહુ મળતી ત્યારે ભુજ જલેબી માટે વખણાતું એ વખતે અત્યારે શેના માટે વખણાય છે ખબર નથી પણ ત્યારે ભુજની જલેબી મહારાજ જાળિયામાં એ ન લીલા કરતા ભગવજી કે મહારાજ કઈક જમો હતો કે લાવ જલેબી લઈ રાતે બે વાગ્યા જલેબી મારી હવે ક્યાં જાળિયા ઉપલેટા પાસે ક્યાં ભુજ આવ્યો કે જલેબી લઈ આવે મારા અત્યારે રાત જલેબી ભુજ મહારાજ ક્યારે દુષ્ટ મારે શેર જલેબી જોઈ છે ના પાડે છે ભુજની બજારમાં હજારો માણ જલેબી પડી છે મને એક શેર ની ના પાડે ભુજની બજારમાં હું શું કામની પણ આવી લીલા કરે જલેબી ના ટોપલા ભરીને લાવ્યા એટલે મહારાજ કે સારું એમને આપો જાઓ જમાડો ભક્તો પાર્ષદો લઈને ગયા રાધુભાઈ રાગે મહારાજ એ ભોજન કરો અચ્છા અચ્છા કિસને ભેજા તો કે વો સ્વામીનારાયણ ભગવાન હે ને ભેજા હમ નહી ખાંગે વો જીવન મુક્તા કાલે લે જાઓ વાપીસ હમ નહી ખાએ ગે અરે પણ વાંધો શું છે તમને ખાવા જલેબી છે હમ નથી ઘઉડાવે છે નહીં પાખંડી હૈ ભગવાન બનકે પૂજતા પૂજા જાતા ભગવાન ઘોષિત કરતા હે આમ ઊંકા નહી ખાય વધારે ક્યાં સાંભળવું હરિભક્તો ટોપલા લઈને પાછું ખવડાવું ખોદ આવું એવા ખૂટિયા ને ખવડાવીને શું કરવું કઈ ગુણ ભાવ હોય તો વાળો ખવડાવી એટલે ગાયું ખાવી ખવડાવવું હરિભક્ત પાછા વળી ગયા મારાજ પાસે આવી મહારાજ શું થયું કઈ વાંધો ના ભલે ભાગી માં હોય તો ખવાય અમે હમથા ખવડાવવા તો નતા કઈ એને ખર્ચો કરવાનો નતો દયા એવી છે પણ હવે જીવ જ એવા કઈ વાંધો નઈ ટોપલા લઈ લો આપડે નીકળીએ બજારમાં કોણ ભાગ્યશાળી છે જોઈએ એને જલેબી ખવડાવશે બજારમાં આઈલા જાય હરિભક્તો અરે ટોપલા રાખેલા જલેબી ના દર્શન કરો આમ દેખાય ને મહારાજ આગળ આગળ આવ્યા છે હરિભક્તો મનમાં થાય કે હવે કોને ખવડાવીશી આ આપણને કેતા નથી ભાગ્યાળીન ખવડાવીશું અમારા શું ફૂટી ગયા છે એમ થતું નથી એક ટોપલો તમે ખાઈ જાઓ બીજા વધ્યા છે આપણે લઈ જઈશું ભાગ્યાળીને ખવડાવીશું હમ ઘરના છોકરા ઘંટી ચાટે ઉપાધ્યાય ના લઈ એમાં થપાકા સંભળાના એટલે મહારાજ કે આ ધમાધમ ધમાધમ શું છે મહારાજ એ બધા મલ નો અખાડો આવ્યો બધા ભૂજાવન સાથળ ઠપકારે છે કુસ્તી કરે એમ હાલ આપણે ત્યાં જાય ઓય લાગે એના ભાગ લાગે છે ગયા ત્યાં તો ગંગારામ મલ ને બધા મલકુસ્તી કરે આ મહારાજ જોયા એટલે તરત બધા પગેલા ગયા મહારાજ બેઠાડ્યા મહારાજ કે લિયો જલેબી ખાઓ અરે મહારાજ આ મોલ કરી થાક્યા ભૂખ્યાય થયા તા જો જમો જમો જલેબી ખવડાય હરિભક્તો સ્વામીજી મહારાજ કે ઓયલા કરતા હારા ને તો હા બહુ સારા આને સારું જમા પછી મહારાજ કે આ બધા તમે શું કરતા હતા મહારાજ મલ કુસ્તી કરતા હતા કસરત તો કરવી જ જોઈએ નહીં શરીર જડ થઈ જાય એમ જે ગંગારામ મલ તમે તો બહુ બળિયા અને તમે કેમ બેઠા હતા બીજા બધા કુસ્તી કરતા હતા મહારાજ હું આજે છે ને બેઠો હતો કેમ મારો હેડીનો કોઈ હોવો જોઈએ ને મલ તો એની કુસ્તી કરું ને આમાં એકાદારે લાગી જાય તો મરી જાય બહુ બળિયા હતા ગંગારામ અને આજે વાલજી મલ આવ્યા નથી વાલજી મલ મારો હેડીનો ખરો આજે આવ્યો નથી એટલે આ બધા કુસ્તી કરતા હતા ને હું એ બધાને માર્ગદર્શન આપતો ને બેઠો હતો વાલજી મલ હોય તો અમે બે જણા પછી અમારે એકબીજાના શરીરને હળવા કરીએ બાકી મારે બીજાને એને માથાકૂટી ન કરાવ એટલા મળ્યા તો તમારે હેડીનો કોઈ નથી મળતો તો કે ના હાલો આપણે એ મહારાજ નામ ન લેવાય ના ના ના મારા તો ઊભા થઈ ગયા હાલો હાલો આપણે કસરત બે કુસ્તી કરી અરે મહારાજ હવે મહારાજની ઉંમર ત્યારે પચીસ ની આસપાસ એક તો નાનું શરીર કોમળ બ્રાહ્મણનો દેહ એટલે ગંગારામ મળી મહારાજ એક તો તમે બ્રાહ્મણનું શરીર છે બાળક છો તમારી સામે જોવે દૂધમૂલ્યો ચેહરો છે મહારાજ કોઈને વાત્સલ્ય ઉભરાય ને તમને દૂધ પીવડાવવાનું મન થાય અને તમે મારી દેવાની આ મહારાજ કઈક મારાથી જો તમને કઈક વાગી જાય તો મહારાજ પછી મારે મોઢું બતાવા જેવું ના રે રેવા દો મહારાજ કે નાના ને એમાં શું વાંધો મહારાજ જ પાછોટો વાળ લીધો થઈ ગયા તૈયાર ચાદર મૂકી દીધી આવી જમ બાવડા થપતો આવડે અરે ગંગારામ મળી તો ગંગારામ છે સાવધાની રાખે મહારાજ હજી કઉ વિનંતી કરું છું મારે વિનંતી શું હું તમને પડકાર ફેંકું છું આવી જાઓ હાલો હાથ મિલાવો હા કોઈ છોકરો પૂછતો હતો નાનું બાળક કે આ લગ્ન મંડપમાં પતિ પત્ની પછી હાથ કા મિલાવે તો કે કુસ્તી પેલા હાથ મિલાવે પેલા તો બઉ મીઠું મીઠું બોલ્યા પણ પછી ધડાકા થવાના તું તો મારી દુનિયા છું તું તો દુનિયા છું આવું તમે કેતા હતા હવે તો વડકા ભરો છો તો કે મને દુનિયા ને તેદી ખબર નતી એટલે તોય ગંગારામ મલ કે મહારાજ બાળક છો નાના છો આ મલ કુસ્તી આ બધી તમારે અમારે મેળ મળે મહારાજ કે શું મેળ મળે ગંગારામ મલે વિચાર કર્યો કે મારા જો એમ કરો હું છે તમારો હાથ પકડું અને તમે છોડાવી ન છોડાવી દો મારા હાથમાં જ તમારું તો પછી આગળ ઉપર આપણે એકાદ દાવ રમશો મારે કે વાંધો નઈ હાલ પકડો ગંગારામ આમાંથી પૂરું થઈ જાય ને વાંધો નહીં ગંગારામ પકડ્યું બરાબર વજન દેતા કારણ કે ગંગારામ એવા કે નાળિયેર આમ દબાવે ને તો ભૂપકડ નાળી છોતાવાળા એ જમાના નો બસો વર્ષ પેલા નાળિયેર આજના નહી ગંગારામ મલ ખાલી આમ નાળિયેર દબાવે તો તમારે સીધો ધંધો થાય પાણીનો બધા વિચાર કરો શીઘરા જેવા હાથના પાઇપમાં દાંત મારે જોરથી લે પકડ બરાબર નું પકડ્યું પણ ગજબ પકડ્યું તો પાંચ વર્ષના બાળકના હાથમાં આમ કરી આમ કરી ખેડવીને કાઢી લીધો હાથ ગંગારામવાલ પેલા ધડાકે વિચાર કરતો થઈ ગયા કા સામાન્ય નથી મારા હાથમાંથી બાવડું ઈગો હોય ધૂળવાડા લાવો પગડ્યો આ વખતે એવો કસકસાવીને પકડ્યું આમ પકડ્યું આમ કરીને આમ કર્યું ફૂલ ખણી જેમ કાઢી હતી વિચાર કરતા આની યારે માથા કુટ નો આપણે જેની આંગળીઓને દબાવીએ તો આંગળીઓમાંથી સીધી નીચો અને હાડકા પાસળા બધું થઈને રસ થઈ જાય એવો ગંગારામ અમલનો હાથ એની જગ્યાએ ફૂલ જેમ કાઢી લે પાંચ વર્ષના બાળકના હાથમાંથી કોઈ હાથ છોડાવે એમ હાથ છોડાય ના એટલે માપ તો કાઢી લેજે એ માણસને હાથ સામાન્ય ત્યાં દેખાય છે જુદું છે કઈ મહારાજ કે હવે લાવો હું તમારો હાથ પકડું તમે છોડાવી દઉં કારણ કે એને નક્કી કરી લીધું કે મલ કુસ્તી કરવી નથી પેલા એમ હતું કે હું આને કઈક નુકસાન કરીશ વિચાર જ મૂકી દીધો બહુ ઠમઠોરવા નથી એટલે લાવો હું તમારું પકડું તમ છોડાવી દઉં આમ હાથ મારે પગ જ પણ એ ભાઈ બે હાથે આમ કરીને છૂટવા માંથે રઘુ દેખાય જાય ચેરો લાલ થઈ ગયો ઢીંગલો ખેંચ જેમ ઊંચો થઈ જાય ને એમ આમ લટકે ગંગાર આ બધા મળ આ સામર્થ્ય અને લઈને મારે સેજ આમ ધક્કો માર્યો પાકેનું ચીબડું પડે ભભાંગ દઈ પીડા શુદ્ધ બુદ્ધ ખોવાઈ ગઈ ધૂળ મોમાં ભરાઈ ગઈ બધા જોઈ રહ્યા માંડ માંડ બેઠા થયા દોડી મહારાજના પગમાં પડી શ્વાસ વાસ ચઢી ગયો આંખમાં બોરબોર જેવડા આંસુ વાગીને પગ પકડી લીધા મહારાજ તમે ભગવાન છો મને તમારો સત્સંગ કરો લે મહારાજ કે આનંદ સત્સંગને શું લેવા દેવા નારાજ એને લેવા દેવા છે તો કેમ હું રામાનંદ સ્વામીનો ચેલો છું અને રામાનંદ સ્વામી સિવાય કોઈ માનું નહીં અને મારું ગુમાન રામાનંદ સ્વામી જાણતા પણ રામાનંદ સ્વામી મને કીધું કે ગંગારામ યાદ રાખ તને મલવિદ્યામાં જે હરાવે ને એ ભગવાન છે માની ગુરુ કહીને ગયા છે કે તને મલવિદ્યામાં જે હરાવે ને એ ભગવાન માનજી એ ભગવાન હશે અને તું એના શરણે થઈને એનું ભજન કરી મહારાજ આજથી હું તમારો છું બસ મને અરખના આંસુ છે એ કે મારા ગુરુના વેણ સાચા પડ્યા છે વાહ પ્રભુ વાહન ભાગ થયા પછી મહારાજ આવેલા હરિપાર્શોદન સામે જોયું જલેબીના ભાગ્યશાળી છે ને તો કે હવે ભાગ્યળી છે આમ ગંગારામ મલને આશ્રિત કર્યા નિશ્ચય કરાવ્યો જલેબી ખવડાવી રાજી કર્યા અને પોતાના બાવડાનો પરાક્રમ પણ બતાવ્યો થોડા દિવસ ત્યાં ભુજ રહ્યા પછી દમડકા આવ્યા એ ભુજમાં એ જમાને આ બધા મલ ને બધું બહુ હશે બધા હશે આખું એમ મજબૂત આજે પણ કચ્છી વેડા બહુ મજબૂત હોય ઘણા મજબૂત વેરમાં રેતા હોય પણ લાધાજીના દીકરા રાયધણજી કલ્યાણસિંહજી એ બધા જેમલજી એ બધા એમના દીકરા ચાર દીકરાઓ એટલે રાયધણજી અને કરણીબા એ કલ્યાણસિંહજી ના ધર્મપત્ની એટલે રાય સિંહજીના ભાભી થાય રાયધણજીના ભાભી થાય બે ભક્ત અને બહુ જ પેલા એટલે વધારે બે પ્રસિદ્ધ નામ થઈ ગયા રાયધણજી અને કરણીબા એમના દરબારમાં આવ્યા મહારાજ ત્યાં લાડ થી ખૂબ સેવાભાવથી સાચવે ખૂબ સત્સંગ કરે પ્રેમનો દરિયો કરણીબા એટલે વાત મૂકી દો એવા પ્રેમા વાતે વાતે આંખમાં આંસુ આવી જાય મહારાજને સેજે જો કાંઈ ફૂલ જેવું આમ કાંઈ ફેરફાર પડે તોય રડવા માંડે ભૂખ્યા જાણે તોય રડવા માંડે આવા કરણી બાપરે માળ હતી મહારાજને સેજે જરીકે ભૂખ્યા ના રહેવાય જરીકે ભૂખ લાગે ત્યાં તો દહીંમાં સાકર ગોળીને પીવડાવી દે તમારે ભૂખ્યું નહીં રહેવાનું બહુ બહુ સેવા મોજડીને આમ કૂણી કૂણી રાખે એને સાફ કર્યા રાખે એને આમ સાચવે એને મખમલી આમ બહુ સેવા કરે આ ભાવ જોઈને મહારાજ આડે પડકે હું તાત આ બધું જોઈ રાખે હવે ત્યાં બેઠા હશે બધાને સત્સંગની વાતો મહારાજને વાતો કરો કથા વાર્તા ભગવત શાસ્ત્ર કથન કરવું તો બહુ વાતો કરે હવે ક્યાંક ભાગવતનું નામ આવ્યું અને વાત ચાલી હવે રાયધણજીને ઘણા વખતથી મનમાં ઘોળાયા કરે બળવાન ખરા ને એટલે મનમાં વિચાર આવ્યા કરે કે કૃષ્ણ ભગવાન અગિયાર વર્ષના મામો કંસ કેવડો પહાડ જેવો એને મારી નાખ્યું કે આ કેમ ગળે ઉતરે બળનું કામ છે આ છોકરાઓનું કામ છે કાંઈ અને એ તો ઠીક છે પણ હજાર હાથીનું એક હાથીમાં બળ એવા કોલિયા પીઠ હાથીને મારી નાખ્યું દાંત ખેંચી લીધું અને ચાણોર અને મુષ્ટિક મલ એ બેને મારી નાખ્યા કોઈને માર્યા અગિયાર વર્ષના છોકરાએ તે આવું તો બનતું છે બને કાંઈ આમ કાંઈ કાંઈ ખાવાના ખેલ છે કાંઈ બળવાન પુરુષ એટલે બળની વાત વિચારે એક વત્તા જ રીતે વિચારે તે મહારાજે પૂછી બેઠા હે મહારાજ આ ગળે નથી ઉતરતું શું અગિયાર વર્ષનું બાળક હાથીને મારી નાખ્યું એ કુવલિયા પીડાથી અને પાછો ઘડો ઘડો દારૂ કીને દાંડો કરેલો એવો હાથી હવે એને કોઈ મારે અગિયાર વર્ષનો છોકરો અને ચાણોરાનો મુસ્તિક મલ એટલે કેવા કે એની સામે કોઈ આવે એને મુસ્તિકાનો પ્રહાર કરીને મારી નાખ્યા લોહીની ઉલટીઓ કરાવી નાખી પ્રાણ ઓકાવી નાખ્યા એ મારા નાનું છોકરું આવું કરી શકે અમને ગણે નથી ઉતું મારે કે તમે આમ સમજાવવું છે હું હું તમને સમજાવું કે પછી કરી બતાવું બળવાન પુરુષ હોય કરી બતાવ આવે એમ મારા લાવ તમારા હાથ હાથ લઈને મારે લ્યો છોડાવી દો હવે રાયધણજી કેવા બળિયા હતા આઠ નાળિયેર તો ક્ષણ માં ભાંગી નાખી ક્યાં એ બે આ કોણીઓમાં મૂકે બે એક એક બગલમાં મૂકે બે અહીંયા હાથળની વચ્ચે મૂકે બે અહીંયા ગોઠણની નીચે મૂકે સેજ આમ કરે આ ઠેરનાર છોઈતલા હોતા ભાંગી નાખે અને સોપારીના આમ લઈને આમ કરે ભોગો કરી નાખે આમ આમ હાઉ દળી નાખે હવે એના અંગૂઠામાં બળ કેવડ છે બોલો ભૂગો કરી શેરડીના ગમે એવા હાથા હોય ડબલ કરી અનેક આવા ટબો હતો ટભો ટભો કેતા એમ્બેસડ ગાડી કેવી હોય મજબૂત વજન આ પેલી જેવું ઠોઠું નહી રીક્ષા જેવું એક જણાની ખૂતી ગઈ ને તો એ ટબાઇ હેઠે કરી નાખી હતી બોલો એમ્બેસડર ગાડીને હવે એ તો આજના જમાનો માણસ છે પાંચ દોસ્તારો અમરેલી ગયા ભૂખ્યા થયા તો ત્યાં એટલે આપણે ક્યાંક શું ખાઈએ કે કેળા ખાઈએ કે પાકા તો કેળા નું ગોડાઓ ન હતું ત્યાં જઈને બેઠા એ કે કેળા ખાવા છે લૂમ નો શું ભાવ ઉપયો હું તારે એટલે પણ અમારે તો બહુ જોઈશે તો હું કરીશું આ મૂકી દે ને અમે ખાઈ લઈએ પછી ગઠોડા ગણી લઈએ લૂમનો ગઠોડો હોય ને જેટલા ગઠવાડા એટલા રૂપિયા આ કેમ વાંધો નહીં ગઠોડા ગણી લેશું હવે આ ખાવા બેઠા એકાદું કેળું ખાય ચાર પાંચ જણા હેર દોસ્તાર હતા એ કેળા ખાય અને આ ટ્ભો છે ને એ ગઠોડો ખાય સાચે જોભો ખાય થોડા અને કોઈ ને કલ્પના આવે કોઈ માણસ ગઠોડા ખાઈ જાય અને એવી રીતે જે બધા ખાવું તેટલું ખાઈ લીધું ટભા એ બધું સાફ કરી નાખ્યું ને ત્યાં છાલ મળે ને ગઠોડો ના મળે એટલે ઉભા થઈને એટલે એટલે કે પૈસા શેના પૈસા એટલે ગઠોડા ગણી લો ક્યાં ગઠોડા છે કેરા ખાધા છે જ કોઈને શરત પ્રમાણે તમારે ગઠોડા પ્રમાણે પૈસા આપવાના ગઠોડા જ નહીં ના આપવા રૂપિયા એ લોકો બોલ્યો જ નહીં કે ગઠોડા ખાઈ જાય એની માથાકૂટ ના કરાય વાત સાચી ને હવે ગઠોડા ખાઈ જાય એની પાંચ રૂપિયામાં તો માથાકૂટ કરાય એ આપણે ત્રણ મહિના નો ખાટલો કરી નાખે એ કે વાંધો ને વાંધો ને તમારે કઈ ખાધું હોય રાજરું કાંડું મુકાવી દઉં રાયધણજી મેળા બળ કરો કાંડુ ચહકે નહી મહારાજા સે જે ખેંચી બગલમાં લઈ માથું લઈને સેજ દબાવ્યું પ્રાણ ઉડી ગયા રીતસર પ્રાણ નીકળી ગયો અને મહારાજ મૂકી દીધા પડી ગયા બધા તો જીવ નીકળી ગયો ત્રાસકો પડી ગયો છે આજે આપણે જે વિચારીએ ત્યારે તો એ બધો આખો દરબાર સુનમુન થઈ ગયો આ કેવાય કોને જવું અને કોઈ પૂછે કેમ મરી ગયા એમ થોડું કેવાય સામે મારી નાખ્યા અને આ તો ઘરની જ આબરું જાય કાંઈ બોલાય નહીં ઘડીક તો સુનકાર થઈ ગયો મહારાજ આ તો આ ગામમાં વાત શું કરવી મહારાજ કહે એ હું શું કરું વાત પતી ગઈ હાઉ બસ આમ પડ્યા એ તો મૃત્યુ પામી ગયા વિનંતી કરી મહારાજા તો બહુ બુરું દેખાશે લોકમાં સારું નહીં દેખાય અને આ તો મરી ગયા મહારાજ કે એમ કરી દેખાડ્યું કે અમે આમ કૃષ્ણ અવતારમાં આમ કુળિયા પીઢાથી ચાણો મુષ્ટિક મલ માર્યા આ મહારાજી અમે માની ગયા પણ આનું કરો એને માર્યા છે હા બરાબર છે પણ આને મારી નાખો મારો મહારાજ હાથ પહેર્યો ઓલા રાજણજી ધીરેક થી પાછો પ્રાણ મૂક્યો અને બેઠા થયા હાંક્યો પટપટ આવી પગમાં પીડ્યા મહારાજ તમારે માથાકુટ ન કરાય ના ના મહારાજ ત્યાં હાથી માર્યો સાચું ઓલા મલ માર્યા એ સાચું કંસને માર્યો સાચું મારા હાવ સાચું તો તમને શું થયું અરે મને જીવ નીકળી ગયો મને વસમું એટલું લાગ્યું કે આટલું તો મેં વસમું ક્યારેય નથી મને લાગ્યું મારા કર્યું છે શું ખાલી બગલમાં ના ના મારી જ નાખે અ ભગવાન મારી જ નાખે ભૂજા નો બળજો તો એ પાછા બીજે દિવસ છે અને વાતો થતી આજે કરણીબા ને ભાવ થયો આમ બધા બધા દરબાર અને કરણીબા માતૃત્વ વાત્સલ્ય સ્ત્રી દે એટલે એને પેલો પ્રસંગ યાદ આવી ગયો એ કે એટલે પૂતનાને સ્તનપાન નાના કૃષ્ણ બાળ બાલકૃષ્ણ સ્તનપાન કર્યું ધાવતા હતા સ્તનપાનમાં ઘણા ખબર જ ન પડે એટલે ધાવતા હતા એ ધાવતા ધાવતા પૂતનાના પ્રાણ પી ગયા તે કેમ પીવાતા હશે એટલે મહારાજે સંકલ્પ જાણી ગયા બોલ્યા નહીં કાંઈ મહારાજ કહે કરણી બા પેટમાં થોડુંક બળે છે ઘી પીવું છે જે ઘી આવ ને તો મહારાજ કે સેજ આમ ગરમ કરીને લઈ આવો તાસ પેલા કાંસા ની તાસળીઓ આવતી ને મોટી એ લઈને અડધી પોણી તાસળી જેવું સરસ મજાનું એ વખતે ભેંસો ના ઘી નાગરવેલ પાન નાખીને ઉકાળ્યું એવું સેજે એવું લીલવણી એવું જામ વસલો એવું એવું એ તાસળી ભરીને લડા પીવા પોણી તાસળી એમને ઘી પી ગયા ઘી પીને કરણી બાી પી લીધો કરણીબા ને આંગળીનેજી નાખ્યો પાવડર થી એવી કોરી કરણીબા કે મહારાજ આ શું આ સાવ કોરું વાસણ થઈ ગયું રાખથી ભસ્મત થી આમ માંજીને સાફ કર્યો એવી ઘીનો દ્રગ હોય નહીં તો સુગંધ નહી મહારાજ કે તમે સંકલ્પ કરતા હતા ને પોતાના પ્રાણ કેમ પીધા છે ભૂજા જગલદીશ જોઈને જવું આ બધી ભૂજાઓનું બળ હોવા છતાં એ બધું બળ છે એ લૌકિક છે ને તો હમ ભૂજા બેવું નાથ નિરખ્યા એ ભૂજાનું બળ છે હમ એક વાર બસ હવે સરસ મજાની વાત છે મુક્તાનંદ સ્વામી ને મહારાજ બેઠા હતા ને પૂછ્યું સ્વામી હમ આ તુંબળી ફૂટી જાય તો તમને સાજી કરતા આવડે તે દી તો ફેવી કીકને એવું કંઈ નહોતું એટલે કે ના મહારાજ મને ના આવડે હાજી કરતા મને ના આવડે મહારાજ કે સ્વામી તમારામાં જે તાકાત છે બાવળામાં એ તમને ખબર નથી લ્યો હું કહું જોજો એના સેવકમાં આવું એમ મહારાજ કે આ પચાસ કોટી યોજન પૃથ્વી છે એનું પળ છે એ પૃથ્વીથી દસ ગણું જળ છે એનાથી દસ ગણો વાયુ છે એનાથી દસ ગણું તેજ છે એનાથી દસ ગણો આકાશ છે એનાથી દસ ગણો અહંકાર છે એનાથી અનંત ગણી પ્રકૃતિ છે એનાથી અનંત ગણું અક્ષરધામ છે એ અક્ષરધામમાંથી લાખ મણ લોઢાનો ગોળો એમને મૂકી દઈએ પવનને લેરખે ઘસાતો ઘસા ધરતી ઉપર આવે તો રજ બેળો રજ થઈ જાય એટલું અક્ષરધામ છેટું છે છતાંય અલ્પ જેવો જીવ હોય અને તમે સંકલ્પ કરો અને એને ફગાવો તો અક્ષરધામમાં જઈને પડે એટલું તમારા કાંડામાં બળ છે હવે જેના સેવક આવ તો સ્વામીની શું વાત કેવા બળ અને છે જ ને તમે જો ને સચ્ચિદાનંદ સ્વામી ને વરસાદ વરસાવવાનું હરિભક્તોએ કહ્યું હતું સીધા ઈન્દ્ર પાસે સ્વર્ગ માં ગયા વરસાવતો સિંચાઈ મંત્રીએ કાંઈ બીજું નહીં સીધું જઈને લાભ લાભો જ માર્યો વરસાદ કરતો નથી ભગવાનના ભક્તો દુઃખી થાય છે ઇન્દ્ર કઈ બોલી શક્યો ને પેલો લાસ્ટ ફર્સ્ટન લાસ્ટ જ છે આવું કે ત્યાં જઈને ઇન્દ્ર લાભો મારી સાધુ જો તાકાત સેવકો ની આવી છે સભા બેઠી હતી વ્યાપકાનંદ સામે આમ કર્યું કે દેતીયો એને પકડ્યો મેં છોડાયો આમ હાથ કર્યો એટલે નીચે પાતાળ માંથી ઇન્દ્ર ને છોડાયો બોલે દેતીયો હાથમાંથી હવે આ કાંઈ કેવી કેવી પણ આજે તો આમ કોઈ કહીએ તો એ બધા બુદ્ધિશાળી હોય એને બધું ગપુ છે એમ હવે તમારા ફૂટ્યા એમાં આપણે શું કરીએ એમ બદલે કોડા હોય એને શું દેખાય સ્વરૂપાનંદ યમપુરીમાં જઈ નાખી યમપુરીને ખાલી કરી નાખ્યા બધા જીવોને મોકલી દીધી આ બધા કેવા સામર્થ્ય વાન પુરુષ પેલી વાર અહીંયા જોબંધે શ્રીજી મહારાજ એ ખૂણા કોઠી પડી મહારાજ કે જોબન આ કોઠીમાં શું છે મહારાજ એમાં મારું પાપ છે ખોલી તો કોઠી આખી પાણાથી ભરેલી પથ્થર સોપારી સોપારી જેવડા પથ્થર આખી કોઠી ભરેલી મહારાજ કે આ શું તો કે મહારાજ આટલા માણસ માર્યા છે એક માણસ મારું અને એક નાનો સોપારી જેવડો પથ્થર આ કોઠીમાં નાખવું આ ગણતરી એટલા માણસ માર્યા છે એ શરણે થયા પાપ બળીને ભસ્મ થઈ ગયા સવાર માં જોબન પગી યાદ કરો તો આપણું કલ્યાણ થઈ જાય અને એ જોબન વર્તાલા સવાર પૂજામાં બેસે જેવા સંભાળે એવા એને પૂજામાં સહજાનંદ સ્વામી હાજર આવીને બેસે આમે બેસે જોવત કરો કેવા પવિત્ર થયા ને બીજાને પવિત્ર કરી નાખે વાલેરો વરુ એ બે નામ આપે ને પહેલા બે દીકરા થાય એક વખતનો ભયંકર લૂંટારો નાગપાલ વરું ભટ્ટદરના દાદા ખાચરના સસરા ત્યાં પરણવાગ્યા પરણવાગ્યા દાદા ખાચર પછી કીધું તમે હવે આમના સંબંધ થયા તો હવે અમારો આશરો કરો ને ભક્ત થાવ તો કે મહારાજ મારા પાપ કોણ લે કે હું લઉં રેવા દે રેવા તમારો કેવો ઉજળો ચહેરો છે મહારાજ મારા પાપ લેજો ને તો કાળો ભટ્ટ તાવડીના તળા જેવો થઈ જશે મહારાજ કે લેવા તમે બેઠા છીએ એટલા માટે કહ્યા છે શરણાગત પાપ પર્વતમ પહાડ જેવડા પાપ હોય એ મહારાજ પણ મારા બહુ પાપ ભયંકર છે કાળા પથ્થરની શીલા ફાટી ગઈ એટલા પાપ હતા પવિત્ર થઈ ગયા આ પરાક્રમ જો જેને જોઈ જન્મ મરણ ભય ટળે કે નાથ નિરખ્યા છે કેવા બળિયા કેવા બળવાન ઓલો મૂળજી લુહાણો ધાડ પાડું કેટલાય મારી નાખે કેટલા સમાધિમાં કૈલાસમાં મન પડે શિવજી ઇન્દ્ર સ્વર્ગ લોક માં બ્રહ્મા પાછા આટા માર્યા અને પાછો હખણાર્યા તો ઠીક વાંધો ને આજે ધંધમાં બોલે ને આવે ભાજા કોઈ કઈ બોલી શકે આવા બળિયા કોની ભૂજા બળે ત્યાં છે બોલો જોઈ જન્મ મરણ ભાઈ ટનાથ વાલા તારી ભૂજા જગલ જગદી અહીંયા એટલે જ શ્રુતવા ગુણાન આપણે પણ જે કંઈ ભજન કરતા થયા વિશેષ ને વિશેષ એમના તરફ મહારાજમાં આપણે લોભાતા હોઈએ તો શા માટે આ બધું સાંભળ્યું ને આજે આટલું સાંભળીએ તો આમ સે આમ ભાવ થાય ને ઓહો આપણને મળ્યા છે બહુ બળિયા છે એની પૂજામાં બળ બહુ છે એનો આશરો કરવા જેવો છે થાય ને ગુણ સાંભળીને શ્રવણ સુ જસુ સુની આયુ પ્રભુ ભંજન ભવ ભી ત્રાહી ત્રાહી આરતી હરન શરણ સુખદ રઘુવીર હું આપનો સુ યશ સાંભળીને આપને શરણે આવ્યો છું ત્રાહી ત્રાહી મારું રક્ષણ કરો મારો ઉદ્ધાર કરો મારો ઉદ્ધાર કરો હું યશ સાંભળીને આવ્યો છું કેવો શું યશ કેવી કેવી કીર્તિ આપ કેવા છો એ બધું સાંભળીને આવ્યો છું હવે ઉદ્ધાર કરવો એ તમારા હાથમાં છે એમ હું આ છે ને આ ચોપાઈ આ સોરઠો દોહરો આપણે એમ કહીએ શ્રીજી મહારાજ મહારાજ અમે તમારો જસ સાંભળીને તમારા શરણે આવ્યા છે અમે જેવા હોય એવા તમારે ઉદ્ધાર કરો વાલ ભૂજા જુગલ જગદીશ જોઈ ને જવું પણ વળાંક જુઓ કરતા લાલ આવો ને મારે બારણે રે હા તમે બળવાન છો તમારી ભૂજાઓનો કોઈ સામનો કરી શકે એવું નથી પણ ગમે તેઓ બળવાન પુરુષ હોય સૈનિક હોય લશ્કરનો અધિપતિ હોય કર્નલ સેનાધિપતિ હોય એના નામની ફેંફ હાટતી હોય પણ એ બળ બધું ભૂજામાં પ્રદર્શન કરતો કરતો કોઈ ઘરે આવે એના છોકરા આગળ બાવળાના ઠોહા મારે બતાવે ને તો હંકેલી આવે અને કેમ આવે ઉલટાનો વાલપથી લાડ આવે લટકા મટકાં કરતા આવે એમ પ્રેમાનંદ સ્વામી કે તમારી પૂજાઓને બળને જોઈને જ હું તમારી દાસી થઈ છું પણ મારે આંગણે મારા હૈયામાં મને મળવા હોય ત્યારે એ આ વાલપના કરના લટકા કરતાં લાલ આવો ને મારે કરના લટકા કરતા લાલ આવો મારે બારડે મને જેમ બાળકને મારા પ્રત્યે જેમ એ બળવાન ગમે હોય ગમે પતિ બળવાન હોય પણ પોતાને ઘેર આવે ત્યારે જેમ એ બધું સંકેલીને આવે અને લાડથી પ્રેમથી આવે એવી રીતે તમે મારે બારડે મારે હૈયે મારે ઓરડે મારે આસને મારી સામે મારી મુલાકાતે હે પ્રભુ એમ કરના લટકા કરતા લાલ આવો ને મારે બારને લાલ એટલે કહેવાય બસ લાલ લાલ પ્રશાંત હિલોળા કરતા આવો લટકા મટકા કરતા આવો મોઢું ચડાવી નહીં આવતા તમને બીજે તકલીફ પડી હોય એ તમારે પ્રશ્ન છે અમારો નથી બઉ લાલ થઈને આવો પ્રસન્ન થઈને આવો હિલોળા કરતા આવો લટકા કરતા આવો મારે બારેને આવો વાત શલ્ય થી પ્રેમથી આવો કરના લટકા કરતા આવો કરના લે હાથના હલન ચલન એ લટકા પેલી તો વાત એ માણસ ચાલે ત્યારે ડાબો જમણો હાથ જે આમ થાય ને દોરવી લસી એ એ લટકા છે એ અમુક ના સુંદર હોય હાલે અત્યારે બહુ સારા લાગે હાથ ચાલે ને ત્યારે ધોકા મારવા જો એવા વિચિત્ર વિચિત્ર ચાલે કોઈક ના આમ સુંદર હોય તો એ કરના લટકા અને મહારાજ ના એ જે હાથ ના લટકા ચાલે ત્યારે જે હાથ ના લટકા થતા લટકતા હાથ મૂક્યા હોય જે હલે એને લટકા કહેવાય લટકતા મૂકેલા હાથ હલે એને લટકા મટકા કહેવાય એ બહુ જ સુંદર એકવારે કોઈ જોઈ જાય ને આમ હાથની તો જોયા જ કર એવા સુંદર લાગે એવી આંગળીઓ એવા ભૂજાવો એવું સરસ હાથીની સૂંઢ જેવી ભૂજાવો હલે ત્યારે એવા તાલથી સરસ સુંદર ચાલે એ લટકા કરનાર લટકા કરતા લાલ આવો ને મારે બહાર ને લટકા લટકાળા ઘનશ્યામના રે અરે ખટકે ઊંડા લટકાળા ઘનશ્યામ એ લટકા કેવા હશે કે પ્રેમાનંદ સ્વામી કે ખટકે છે ખટકે એટલે જેમ પગમાં કાંટો વાગ્યો જેને ખટક લાગે બરછીની તીણી અણી રહી ગઈ હોય પછી જેમ હૈયામાં છાતીમાં વાગી ગઈ ને જેમ ખટકે એમ લટકા સાંભળે છે તો અહિયાંમાં ખટકાવ પડે છે એ કેવા હશે સંભાળે ત્યાં આમ વેદના ક્યાંય ગયા લટકાળા લાલ એવા લટકા એમના હાથના હતા બોલો કેવા હશે કલ્પના કરાલે ચાલે એની સાથે જ એ લટકા અને બીજા આપડે કઈ વાતચીત સામાન્ય કરતા હોય તો કે આમ ઓળાની જેમ થોડા હોય કેમ છો ક્યાં ગયા તા મુંબઈ ક્યારે જવાના છે ક્યારે આવવાના છે આમ આપણે વાતું કરીએ અરે ક્યાંય ગયા તા ક્યારે આવવાના છો કેટલાથી રોકાળા છો ભલા મળી આ લટક મટક થાય છે ને એટલા સુંદર કે માણસ એ લટકા જોવે તો વાત સાંભળવાનું ભૂલી જાય એવાય એના લટકા મટકા એવી હાથ એક્શન તમને સમજાય એટલે એમ તમને કહું છાપામાં મેં વાંચેલું આ અમ્પાયર ડિકી બર્ડ એ જયારે કોઈ બેટ્સમેન ફોર લગાવે સીટ લગાવે ત્યારે જે એક્શનથી કાંઈ હાથ કરતા એ બધા જોઈ રહેતા એમ કે એવી સરસ એની એક્શન ફોર ની હતી ને કેમ હતી કોઈ આવડે છે કઈ એવું કરતા કેમ હતી કોઈ કરે ખબર હોય તો કોઈ જોયું નથી જોયું તો યાદ નથી ને પણ ખબર તો છે ને ડિક્કી બર્ડ ની એ સાઈન વખણાતી એટલું તો ખબર છે ને અમે છાપમાં વાંચ્યું ખોટું નથી ને હા એ ડિક્કી બર્ડ હવે કોણ જાણીએ ફોર ને કંઈક એવી એક્શન થી કઈ બતાવતા કે લોકો એ જોવા માટે ફોર આમ જાય પછી એનું હાથનું લટકું જ જોવે સામાન્ય માણસ છે પણ એ ડિકી વર્ટ કંઈક એવી જ રીતે સાઈન કરતા ફોરની લોકો એ જોતા સિક્સમાં કંઈક એવું કરતા હવે એના આવા લટકા હોય તો પરવરદીગારના તો કહેવાય વિચાર કરો બધાના કકો ક લટકા હોય ઓ હા તો જોનારાને જ ખબર પડે બાકી ખબર ના પડે આવું જોતા હોય અને એ ભગવાનના અનુસંધાન બહુ મજા આવે છે હા ઓછો રજનીશ છે ને એનું આબો આ એ વાત કરતા બહુ ઓછું હલતા એ આંખના મટકા મારતા નહીં આ ઓડાની સીધું જ જોવે એ હા એ કામ નહીં આ ઓડિયન્સની સામે જ કોઈને સામે જોવે જ નહીં આમ સ્ટ્રેટ કેમેરાની સામે આમ જાય તમારાથી અઢી ફૂટ ઊંચું જોવે અને એનું આંખનું એક પણ મટકું મારે નહીં બસ આમ નોન સ્ટોપ બોલે જાય પછી હલવું નહીં ચલવું નહીં કાંઈ નહીં પણ જ્યારે હલે ત્યારે હાથે થોડોક આમ કરે ને અતિ સુંદર એક તો રૂપકડા તો હતા જ એ આમ કરે ને બહુ સુંદર અદભુત એ કઈને કેવાનું છે કે આ બધા જેના એક એક લટકા છે એ કેવા આવશે તો એ ઓછોરસ વાત કરતા આમ કરે જોઈ જ રહ્યો તમે થાય જ ને બીજા થઈ આમ બીજા જ ના થાય હરિભાઈ કોઠારી વાત કરતા આમ કરે અદભુત તમે આવે એની આ વાત કરે ને આમ દેણ ખેંચાય આમ કરે તમારે મરમા આવી જાય હાથમાં એવી એની સ્ટાઇલ હતી એ કામ કરે એટલે તમારે મસ્ત બોલો અદભુત એ મોરારા બાપુ બીજા લટકા મટકા કરે ભલે બરાબર પણ જે હાથ ફેલાવીને આમ કરે અદ્ભુત તમારે લાગે આ સમાજ ને બધાના પોતે કઈ પોતાના હાથમાં લેવા ઈચ્છે છે આ એમ અદ્ભુત લાગે બહુ સરસ એટલું સરસ લાગે તમે જોઈ જ રાખવું પડે બાકી બીજા લટકા મટકામ એટલો મજા નહીં આવે પણ આમ કરે એટલે બાપુ અદ્ભુત લાગે અને રમેશભાઈ ઓજા બીજું બોલતા હોય બીજા લટકા મટકામ પડવા જેવું નહીં પણ આમ કરે ત્યારે એમ લાગે કે અસલ વિશુદ્ધ બ્રાહ્મણ બોલી રહ્યો છે એવું લાગે તમને આમ એમ કમાન્ડમાં બોલે એક જ મુદ્રા તમારે આમ અદ્ભુત લાગે એમ શાસ્ત્રીજી મહારાજ બોલતા અને એ જયારે સમજાવી તમ કરીને ઊંચી આંગળી કરે ફાવી જ એ આમાંમ જે કરે નાનો આમ ગોળ કુબલી જે વાત કરી હસી હશે મુંજાવવું ને તારે એવું થાય ને મારી પાસે આવતું રહેવાનું આમાં કરે બહુ મીઠું લાગે અને જોગી બાપા છે ને આમ કરે ને એ મીઠું લાગતું એટલે આ મેં આ બધું જોયું છે યાદ રાખ્યું છે મને તો ક્યાંક તમે કેટલું જોયું આ બધું દાદા દર્શન કરાય છે જોયું છે આવું કઈક વિચાર્યું છે તો ને નહી આ ક્યાં નજર આવે તમારું ડિકી બર્ડ ને પકડવો કોઈ શોનું જોવું બોલો મોર બાપુ ને રમેશભાઈ ને ખબર ન મારું સારું સારું લાગે છે પણ આ બધું જોવાની મજા છે જોવે માણે એને સરખાવે અને એમાં આપણે ભગવાન સાથે સરખાવીએ કે જો આ એક એક લોકોનું એક એક વસ્તુ કાંઈક જો સારી હોય તો ભગવાન તો મધુરાધિપતે રખી લધુરામ એ કેવા છે એના લટકા કેવા છે વિચાર કરો એક લટકું એવું શું નું રીતે બોલે કાંઈ પણ આવું કરે કોઈને ઇશારો કરે કોઈને આંગળી કરે કોઈને એનો ઈશારો કરે લોટપોટ થઈ જાય એવું મહારાજનું હાથનું હલન ચાલન હતું કવિરાજ દલપતરામ સાત વર્ષની ઉંમરે એ ગઢપુર આવ્યા હતા એમના મામા સાથે બરાબર અને ત્યારે શ્રીજી મહારાજ કારિયાની બાજુથી ત્યાં પધારતા લોકો બધા રાહ હતા અને દાદાના દરબારમાં મહારાજ આવ્યા માણકી ઉપર સવાર હતા આગળ બધા ઢોલ વગાડતા વગાડતા કાસિયા શરણાયો વગાડતા સન્માન કર્યું લીંબ વૃક્ષો પાસે આવી અને મહારાજે માણકી ઉપરથી આમ પગ ઉતારી અને ઉતર્યા ચોકડું આમ નાખ્યું એનું સરક માણકીની અને નાજા જોગ્યાને એમ કીધું કે માણકીને હવે લઈ જાઓ એ આમ જે લટકું કર્યું એ દલપતરામ સાત વર્ષના હતા એવું અદ્ભુત એને લાગ્યું એમના દીકરાના કવિરા મહાકવિ નાનાલાલ લખે છે કે મારા પિતા શ્રી દલપત રામે સાત વર્ષની ઉંમરે સહજાનંદ સ્વામીને નાજા માણકીને લઈ જાઉં એ જે લટકું કર્યું એ સિત્તેર વર્ષે પણ એવું ની એવું એને તાજુબી આપતું હતું હવે કેવું લટકું છે એ તમે વિચાર કરો સિત્તેર વર્ષે મારો બાપ ભૂલા ન હતા એટલે આ એટલા ઉપરથી તો વિચારો કે એ સહજાનંદ સ્વામી ભગવાન હતા હે એક લટકું ભૂલાતું નથી સિત્તેર વર્ષે એવું ને એવું તાજું ગજબ છે કે હું એટલાથી જ મહાકવિ નાનાલાલ કે વિચારું છે કે એ લટકું કેવું છે એ લટકાળો કેવા છે કે સિત્તેર વર્ષે મારા બાપ ભૂલા નતા એ કે એવું ને એવું તાજું છે અને એટલું જ મોહક છે કે મારે વિસાર્યું પણ વિસરાતું નથી એ લટકા કરના લટકા કરતાલાલ આવો મારે વાલા તારી આંગળીઓની રેખા નખમણી હોય નઈ રે વાલા મારા ચિત્તમાં રાખું ચોરી કહું નહી આંગળીઓ વાલા તારી આંગળીઓની રેખાણી જોઈ નઈ રે શ્રીજી મહારાજની આંગળીઓ કેવી તેવું તમે ક્યારે વિચાર કરો છો તમે આ તમે બધા બેઠા છો તમે જે જે મળતા હોય એમાં ક્યારે તમે કોઈની આંગળીઓનો અભ્યાસ કર્યો છે જોતા જ નહીવ કઈક તો શ્રીજી મહારાજના હાથની આંગળીઓ છે ને આમ જે આમ રાખી છે ને વાસળી તમે આ જોઈજો એ કેવી આંગળીઓ છે અદભુત થડ માં જાડી અને ઉપર જતા પાતળી થાય એવી સરસ આગળ અને નખ છે ને એ પાતળો અને પહોળો નહીં પણ ધારદાર અને લાંબો અને મજબૂત એમાં નખ હોય છે ને નખમાં પાછું નખ મણી ચંદ્રમણી આમ ચંદ્ર પડે ને અર્ધાકાર કોઈક કોઈકને જ પાંચે પાંચમાં હશે બધાના અંગૂઠામાં હોય દેખાય પછી એકાદ પેલી આંગળીમાં દેખાય ધીમે આથમી જાય તમે જોવો કેટલા ચંદ્ર દેખાતો હોય એવા કેટલા છે આટલા જાય બસ બાકી બધાના ના હોય આ નખ છે એ તો જોવા આમ જોઈને ત્યારે દબાઈ ને ડોક્ટર જોવે કે આમાં કેટલું લોહી છે કેટલું હેમોગ્લોબિન છે નખ બહુ તપાસની વસ્તુ છે ડોક્ટરે કોઈને નખ આમ હા કાગળ જેવો પાતળો આમ કરીને આમ જાય કાગળ ચીરતા હોય એમ ચીરાઈ જાય તબિયત બહુ નાજુક હોય જરેક પવન ગરમ હોય તો માંદો પડે ના બરાબર છે તમે જોજો અને જેની આમાં મજબૂત તબિયત હોય ને એના નખ મજબૂત હોય અને તમારે ક્યાં ભરાવે ને સામેથી ગાબા પાડી નાખે આપણે કહેવાય નહીં પણ આમ સિંહ જેવા નોર જેવા નખ હોય હા મજબૂત હોય કે કપડાં ઉપર કે આમ ઘસે તો હરખું ઘસે ને તો ફાડી નાખે એની તબિયત છે ને લોઢા જેવી હોય બહુ મજબૂત જેનો નખ મજબૂત એની તબિયત મજબૂત અને એમાં દસે દસ જેને ચંદ્રમણી દેખાતી હોય એની પાચનશક્તિ મજબૂત હોય બહુ મજબૂત અને ઉર્જામય શરીર ની પણ ઘણી એમાં વાતો છે નખમણી ચંદ્રમણી જોઈને પણ એ બધું તમને કહીશ નહીં કઉ ને તો એક હવે એમાં તમને સરખું જોતા ના આવડે અને તમે નકા એક બીજા કઈ બીજું એને માની બેસો પણ નખ ના ચંદ્રમણી જોવાથી ઘણું બધું જોવા મળે બઉ બધું જાણવા મળે એવું બધું છે આ તમે જોઈ એટલી એવીને એવી આંગળીઓનું પણ બધું છે જ્યોતિષશાસ્ત્ર સામુદ્રિક પ્રમાણે કેવી આંગળીઓ હોય કેવું હોય પુરાણી પ્રેમપ્રકાશ દાદી સામીની આંગળીઓ મારાની જેમ થડે જાડી અને ઉપર પાતળી આંગળીઓ હતી પણ નખ એમના મુલાયમ હતા એટલે સ્વામીની તબિયત હંમેશા નાજુક રહેતી પણ આંગળીઓ મારાની જેમ આમ જાડી અને છેડે પાતળી એવી પ્રેમપ્રકાશ દાદી આંગળીઓ યાદ હશે તો કોઈ વિચારજો એમની એવી આંગળીઓ તો એવી સરસ અને હથેળી લાલ પોચે પા આંગળીયો બહુ સારી કે નાથની રેખા અરે વેઢા વીરા ઉપર જાઉં વારી કે નાથની રેખા આને વેઢા કહેવાય એક એક ટુકડો છે ને કેમેરામેન હા આ વેઢા અને આ જે વચ્ચે આંકા પડે છે ને એને વીરા કહેવાય બે જોડાય ને ત્યાં જોઈ છે એ વીરા કહેવાય નાથ નિરખ્યા લાલ ચોળા આમ ટેરવા જો આપણે આમ કરીને પીળા થઈ જાય લાલ તસ તસ લોરવા છે રાતા કે નાથ નીરખ્યા છે નથી કયા મેં કેવાતા કે નાથ નિરખ્યા અરે નખ લાલ મણી સમસારા કે નાથ નિરખ્યા છે જોતા મને લાગે પ્યારા કે નાથ નિર્ખ્યા અરે અગ્ર તીખા અગ્ર ને તેજસ્વી શું તીખા અગ્ર તેજસ્વી વસી નિષ્કુળાના જવામી લખે જુઓ હવે એ ડોસા કેવું કેવું જોવે છે બેઠા બેઠા આને કેમ કેવાય અભ છે એને આપડે ભળભાદરિયા કેટલી ડિગ્રી ઉપર ડિગ્રી એના પર ડિગ્રી ચડી ગઈ હોય તો આપણને કઈ દેખાતું નથી तीखा अग्र ने तेजस्वी के नाथ निरखा जोता जीव में गया वसी के नाथ निरख्या એવા સુંદર હથેળી એટલી રક્તપ્રણી અને એમાં શ્યામ બધી રેખાઓ પડતી હોય આમાં આયુષ્ય રેખા હોય આમાં મસ્તક રેખા હોય આમાં હૃદય રેખા હોય આમાં મદદ રેખા હોય આ બધી રેખાઓ છે ભાગ્યરેખા હોય આ બધી રેખાઓ છે આ જ્યોતિષશાસ્ત્ર પ્રમાણે અહીંયા બધા ગુરુનો ગ્રહ હોય અહીંયા શનિનો ગ્રહ હોય અહીંયા સૂર્યનો ગ્રહ હોય અહીંયા બુદ્ધનો ગ્રહ હોય અહીંયા ચંદ્રનો ગ્રહ હોય અહીંયા શુક્રનો ગ્રહ હોય આ બધો હોય બધા હાથમાં હોય એટલે જ કે કરાગરે વસતે લક્ષ્મી કરે સરેખાતી અને ઇમારત આવડી મોટી એના નકશામાં હોતી નથી છે પણ ખરી ન પણ ખરી એવું જ છે ને નકશામાં તમે રેવા જાઓ ક્યાં રહેવું નકશો એ ડ્રોઈંગ કરીને આપણને આપી જાય આપી જાય એમાં ગાડલું પાથરી સાચે સાચી રેખા ઘણું બધું આમાં હોય જ્યોતિષ જોઈ જોઈને કે એક જ્યોતિષ એક જણ હાથ ધી કાઢ્યો સાંભળો તો કરળી જોઈને કે તમારો બુદ્ધ ઊંચનો તમારો ચંદ્ર ઊંચનો તમારો શુક્ર ઊંચનો તમારો શનિ ઊંચનો રવિ પણ ઊંચનો ગુરુ પણ ઊંચનો તમારા જિંદગીમાં બહુ સારું છે ઘણી સફળતાઓ મળશે સુખી થશો તમારા જીવનમાં બાર સ્ત્રીઓનો યોગ છે हैं तो क्या? हर खाशो नहीं एक तमारा ने बीजी बदलो ने पेलो वो बीजो ज्योतिष आई गो तो પણ ઓ હજી મૂળ જ્યોતિષીની વાત કરું તમે એટલે કે આ તમારો ચંદ્ર ઊંચનો શુક્ર ઊંચનો આ બુદ્ધ ઊંચનો બધું જ તમારું ઉચ્ચ સ્થાનમાં હોવાથી તમારું ભાગ્ય પણ અતિ ઉચ્ચ છે આવું બધું બહુ સરસ વર્ણન કર્યું જતા જતા ખિસ્સામાંથી દસ રૂપિયાની નોટ મૂકી હવે રૂપિયા મુકાય દસ મુકાય આટલું સરસ પી એટલે બોલો કે હજી એક જોવાનું રહી ગયું હાથ લાવો હાથ જોઈને કે તમારો શુક્ર ઊંચનો બુદ્ધ ઊંચનો ચંદ્ર ઊંચનો ગુરુ ઊંચનો એટલે આ બધી આ હાથ છે એવા સરસ મજાના કોમળ કોઈને હાથ ને તમે હાથ મિલાવો ને તો એના જીવનમાં દુઃખ કેટલું છે સુખ કેટલું છે રાજયોગ કેટલો છે રખડપટ્ટી કેટલી છે માલ મિલકત કેટલી છે બીજું કેટલું છે બધું હાથ પકડીને આમ કોઈ જોનાર હોય ને એને ખબર પડે આમ હાથ મિલાવે ને ત્યાં ખબર પડે આમ પોતા મુલાયમ હાથ હોય ને તો ઓછી મહેનતે જાજુ મળે પણ પાછું જોતા આવડવું જોઈએ અને ઘણા ખપાટિયા જેવા હાથ હોય આપણે ધ્યાન ના રાખીએ તો આપણે વાગે એટલે મજૂરી બહુ હોય અને ઘણા પગ હોય ને એ આમ સપાટી હોય ને એવું આ વચ્ચે ભાગ જ ન હોય રખડ પટ્ટી અને હાથ જ્યાં નાખીને ઊંધું જ પડે બુંદિયાળ એની યાર ભાગ ધંધો જ ન કરો પાર્ટનરશીપમાં એવું સપાટી જેવો ટાંટિયો દેખાય ને એનો ટાંટયો જ જોઈ લેવો એટલે કોઈ એવું હોય છૂટું કરનાર પણ એમાં પછી બીજું હોય ઊંચ નીચ જોવાનું હોય પાછું પણ એ બહુ મહેનત હોય બરાબર અને જેને આ જરાવદાર ચરણ હોય અમુક રીતે જોવાનું હોય અમુકનો રંગ જોવાનો હોય એ બધું જોવાનું હોય થોડું છટકી જાય એટલે તમારે તકલીફ પડે એટલે મારું અધૂરું માની પાછું ડિસિઝન નહીં લઈ લેવાનું હા એ બધું પાછું એમાં ઊંચનું નીચનું બધું હોય પણ લાલ હાથ હથેળી શ્યામ ઊંડી દેખાય એવી બધી રેખાઓ સ્પષ્ટ વંચાય છું એનો હાથ જોઉં ને એટલા ઘૂંસણા ઘૂંસણા ઘૂંચણા મેં કીધું આમાં જ્યોતિષી ડૂબી જાય આમાં શું કરે એક બીજી એકબીજા રેખા ને કાપે ઓલી ઓલે કાપે ઓલી ઓલે કાપે ઓલી ઓલે કાપે ઓલિયા આખી જિંદગી કાપા કાપી બો બોલો પાંચ રૂપિયા મળે તો દહ કપા પણ જ્યોતિષ ભણવા જેવું ખરું અને કોઈ ધંધો ના હાલે હારામાં હારો હાલે નિર્મળ બાબા એ જમાવટ કરી દીધો પાખંડી હોય આમાં બધું ચાલુ જ્યોતિપટ પાસે એનું કાર્ડ આવ્યું ખરેખર કોઈ હતું નહી જોઈ લીધું આજુબાજુ ને પછી પોપટ ને પોતાનું ઉપડાયું કાર્ડ આપીને ભાઈ છું એ ક્યાં ધંધા રેવા દે અને હારો ધંધો ગોતી લે શું ખબર નહી બહુ હાથ તો એવું છે પણ શ્રીજી મહારાજ હાથ રક્ત સમી એકદમ તસતસતી હથેળી મુલાયમ પોચી ઉપડતા ચડિયાતા આમ બેસી ગયેલા નખ નહી આમ લાલ દબાવો કે દબાવતા પણ આજી એની ઉપાડ કરવો છે મજાનો એમાં શું વાત કરીએ એ હાથ એવું શુક્રમાં કેવું જોઈએ પ્રેમાનંદ સ્વામી કે વાલા મારા ચિત્તમાં રાખું ચોરી કે કહું નહીં એવું શા માટે કેવું જોઈએ કઈક હોય તો જ ને અદભૂત છે જો આ જાણવા જેવું જો આ બધે હજી તો મને સમય પૂરો મેળવવા નહીં તો હું અઠંગ જ્યોતિષ થાવ એવો છું હા ખરેખર એવું ખબર ને તમારે નજર કરીને તમારા ન થાય થવા કહી દઉં તમારે રેખા કહી દઉં કેવું તમારા ઘરમાં હાલે છે નથી હાલતો આમ જોઈને કહ્યું કેવા ગોટાળા છે બધું નથી ભાઈ આપણે ભણવું નથી પણ જોવા આ અંગૂઠો છે ને એ પરબ્રહ્મ પરમાત્માનું પ્રતિક છે અંગૂઠો પરબ્રહ્મ છે પરમ સત તત્વનું પ્રતિક છે અંગૂઠ આ આંગળી છે ને એક દ્રશ્ય ગુરુનું પ્રતિક છે જ્ઞાનનું વિજ્ઞાનનું વિચારનું અને વિદ્યાનું પ્રતિક છે આ આંગળી મધ્યમાં કહેવાય અંગૂઠો પેલી આંગળી તર્જની તર્જની એટલે છોડી દેવાની આ માળામાં કામ ના આવે માળામાં કામ ના આવે છોડી દેવાની પછી કહું એના પછીની આંગળી મધ્યમાં કહેવાય એ સૌથી મોટી હોય અને એ આંગળી ધન સંપત્તિ ને સમૃદ્ધિ એની આંગળીનું પ્રતિક છે ધન સમૃદ્ધિ સંપત્તિનું પ્રતિક છે પછી પછી એના પછીની આંગળી છે એને અનામિકા કહેવામાં આવે છે અને એ કલ્યાણ શ્રેય મંગળકર્મ સત્કર્મ શુભકર્મનું પ્રતીક છે એને જ ફળે અનામિકા નામનો મોહ વગર જે કાંઈ કરે એને જ શ્રેય થાય એનું જ સત્કર્મ ફળે એટલે એ આંગળીનું નામ અનામિકા છે કલ્યાણની આંગળી છે એટલે કોઈને તિલક કરવાનું હોય ને ત્યારે એ એ આંગળીથી તિલક કરવામાં આવે છે આ આ અનામિકા આંગળી શુભ કર્મ ની કલ્યાણની પ્રતિક છે આ ટી આંગળી છે બેન બા એમના દીકરા નાનો એને તેડીને લાવ્યા છે હવે એને પેશાબ કરવાનું લાગ્યું એટલે એ તો સફાની વચ્ચે ઘોડું બાળક એટલે કે મમ્મી મારે મૂત કરવું છે મારે મૂત કરવું છે ગણે મમ્મી આમ આડો હાથ દે તો એ તો ઘડી બેઠે રે થોડા મને પાછો તરફ મારે હવે એ ટલી આંગળી આપણે જુદા પ્રતીકમાં વાપરીએ છીએ પણ આમ એનો અર્થ સંદર્ભ તો સાચો જ કહેવાય આ ટચલી આંગળી સત્તા અને ઐશ્વર્ય નું પ્રતિક છે મતલબ તો આમ સાચો છે ને સત્તાની આગળ બધાને ભલભલાને છકા છૂટી જાય સાચો એટલે જે સાઈન ગોઠવી છે એ સારું જશે આ સત્તા અને ઐશ્વર્યનું શ્રેય શુભ કલ્યાણ મંગળ સત્કર્મનું પ્રતિક અનામિક આંગળી મધ્યમ આંગળી સૌથી મોટી ધન સમૃદ્ધિની સંપત્તિની પ્રતિક અને આ આંગળી પહેલી તર્જની આંગળી છે એ ગુરુની ગુરુની આંગળી કહેવાય માર્ગદર્શક ગુરુ કોણ છે એવાય ત્યાં ના જશો એવાય ત્યાં ઉભા રહી જાઓ આ આંગળીથી જ માર્ગદર્શન અપાય આ જ્ઞાન વિચાર વિદ્યા વિજ્ઞાનની બુદ્ધિની આ આંગળી છે એટલે માર્ગદર્શક છે કારણ કે જ્ઞાન જ માર્ગદર્શન આપે અને બીજું ગુરુનું છે ગુરુનું કામ એ માર્ગદર્શકનું છે એટલે આંગળી ગુરુનું જ પણ મજાની વાત એ છે કે એ પરબ્રહ્મનું પ્રતિક અંગૂઠો છે એના નેક્સ્ટ ગુરુ છે એની બાજુબાજી આંગળી છે એની બાજુ બાજુમાં જ અને કાંઈ લખવું હોય તો બેયના સંયોગથી જ લખાય હાજી હા આપણું જો શુભ ભાગ્ય લખવું હોય તો આપણા આ ભગવાન અને ગુરુ બે જીવનમાં જોઈએ એ આંગળી છે એનાથી જ લખવાની શરૂઆત થાય આપણે પહેલો એકડો કે ક માઇન્ડ છે પેન પેન્સિલ લઈને તો આ ભગવાનની આંગળી અને આ ગુરુની આંગળી એ એનાથી જ આપણો ભાગ્યનો પહેલો કકો પડતો હોય છે જીવનમાં અને બીજી મજાની વાત છે મેં એ કહ્યું હતું ને આંગળી તર્જની છે છોડી દેવાની આંગળી એટલે માળા કરો ત્યારે માળામાં એ આંગળીથી મણકો ફેરવાય ખબર છે ને આમ રાખી આને આમ રાખી એટલે તમે આ હરે કૃષ્ણવાળાની ગૌ મૂકી છે ને એમાં કાણું હોય અને કાણામાંથી આને બારી કાઢી હોય આમ પિસ્તોલની જ આમ આમ રાખે ભૂલે કે અડવા ન દેવાય કેમ આ આંગળી અડે તો જપ બળી જાય આ આ આંગળી કારણ કે આ બધા સારું ખોટું બહુ દેખાડતી હોય ને એટલે કે એ તરજની એને છોડી દેવાની એમ શું બતાવે આ સાચું ખોટું બહુ આખો દિવસ કર્યા રાખે એ ભાઈ આમ છે ઓલું આવે છે ને આવે છે એટલે આંગળી તરજન એ છોડી દેવાની માળાને અડવા ન દેવાય નહીં જેટલા જપ કર્યા હોય ને એ આ બાળી નાખે એવું કહેવાય હકીકતમાં બહુ જુદો અર્થ છે આ જ્ઞાન અને વિચારની આંગળી છે જ્યાં સુધી જ્ઞાન અને વિચારનો ઘમંડ લઈને ફરો ત્યાં સુધી જપ ફળે નહીં ભાવથી કરવા એટલે તમારા આપણે નથી કે બૂટ બહાર ઉતારી અહંકારનો આ બે બૂટ બહાર ઉતારીને સભામાં આવવું જ્યાં સુધી આપણામાં બુદ્ધિ કામ કર્યા કરશે હવે હું અહીં બેઠો ને અત્યારે વાતો કર્યા કરું અને કોઈ એનું બુદ્ધિ ચલાવ્યા કરે તો એને રસ ના આવે એને મજા એ ચલાવી રાખે એ ખણખોબિયાને સ્વાદ આવે સ્વાદ કોને આવી એક બાજુ મૂકી દ વાર્તા વાંચી નો આનંદ શું માણે છે પરી ઉડે એટલે ઉડે પરી ઉડે એટલે ઉડે હવે આપણને કોઈ કહે પરી ઉડે રેવા દે હમ એટલે નાનો છોકરો હતો એના મમ્મી ને મમ્મી પરી ઉડે તો ક્યાં પરી તો છે તો કે ના મારા પપ્પા કેતા હું સાંભળતો તું પરી છો તો એ કેમ નથી ઉડતી તો કે એ કાલે ઉડશે કાલે ગઈ સમજ મને ખબર નઈ પડી છે બઉ નિર્દોષ હોય એક બેન છે ને એના એના નાના છોકરા ને કીધું પાડોશ માંથી કાંતા બેન ને ત્યાંથી તું પેલી શું કેવાય નઈ છાસ વલવાની પેલી વાત જેણી વેણી એ તો લેતી આવ્યો આપણે ભાંગી ગઈ છે ને તો કાંતાબેન ઓલો છોકરો લેવા જોઈએ છોકરો નાનો ભળો ભળો નિર્દોષ ત્યાં આવે પેલી છાશ સોલવાની જે છે તો આપો ને મારા આયા છે મમ્મી આપો ને એટલે એને તરત કાઢી એટલે બહુ ભલાન ભોળાને ઉદાર એટલે આપી તો ખરી પણ પૂછ્યું કે તારી મમ્મી કઈ બીજું કીધું છે તો હા મારી મમ્મી કહેતા હતા એ ભૂંદરીને ના દે ને તો મંજુ માસિન ત્યાંથી લઈ આવજો કે નાદી પડે એટલે આ પરબ્રહ્મ નું આ ગુરુ જ્ઞાન વિજ્ઞાન નું આ મધ્યમાં આંગળી ધન સંપત્તિ સમૃદ્ધિની પ્રતિક મજાની વાત છે હમણાં તમને કહું છું એટલે હું ફરી ફરીને આ તમને કહું છું આ પરબ્રહ્મ પ્રતિક પરબ્રહ્મનું પ્રતિક અંગૂઠો આ પહેલી તર્જની આંગળી ગુરુની વિદ્યાની જ્ઞાનની બુદ્ધિની વિચારની આંગળી પછીની મધ્યમાં ધન સંપૂર્તિ અને સમૃદ્ધિની પ્રતિક અને અનામિકા એના પછીની આંગળી એ મંગળ શુભ કાર્ય શુભ કર્મ સત્કર્મ શ્રેય કલ્યાણ નું એનું પ્રતિક અને ચકલી આંગળી સત્તા રાજ્ય છે કે આ ચારે ચારે એક લાઇનમાં છે અંગૂઠો એક બાજુ છે એક અંગુઠો ન હોય તો ચારેય નકામી છે ભગવાન જીવનમાં નહીં હોય ભગવાન જીવનમાં નહીં હોય તો રોટલી નહીં તૂટે આ તમારી વિદ્યા વિચાર તમે બ્રહ્માંડમાં ખાખા ખોળા કરે એવું બુદ્ધિ હશે ધન સંપૂર્તિ છોડા મારતી હશે કર્મો શુભ કર્યા હશે મંગળ કર્મો કર્યા હશે અને સત્તાનું ઐશ્વર્ય ખૂબ હશે પણ જીવમાં જો ભગવાન નહીં હોય તો આ કાંઈ કરી નહીં શકે જ્યારે નક્કામાં છે પણ જો અંગૂઠો આવ્યો આના એકાદું બે ઓછું હશે અને ત્રણ આંગળી હશે તો નિરાય રોટલો ખવાશે નિરાયતે બીજા કામ થશે લેખન કાર્ય વધુ થશે જીવનમાં ભગવાન રાગજ આવી સરસ મજાની વાત છે એ એ એ આમાં કંઈક છુપાયું છે એટલે પ્રેમાનંદ સ્વામી કહે છે વાલા મારા ચિત્તમાં રાખું ચોરી કહું નહીં કોઈને રહેલો એ આજે નહીં કહું આવતા શુક્રવારે કહી સ્વામી મહારાજ